કે જો તમને આફિ દેજો તો એવક ધ્યાન પર માર્ગદર્શન સવાલ સવાલની જાણકારી જો પછી એટલે કે આફિ માટે જે માટે કાફી છે કે કાફી અને તેર કાફી છે જેમ લેબસ એમ તો નિયોડા એલાઈને પ્રાણ ઓર દીશ એટલે મને મારું નામ નથી એ વાત તમે સંજી લો દાદા ભગવાન પ્રગટ થયા હું તો નાની બોલી છું એટલે એમને મન સમાધાન છે પણ કદાચ ફાયદો તો તમે બોલવાનું શરૂ કરો તમે સ્વાભે છે આમાં છે બઉ વાર બોલ્યા કદી મારી કહેજો ને એને બઉ થઈ જવું આપશે આ સાચી પકડવા માટે છોકરા નદી સમજી શકે અને બુદ્ધિશાળીઓ કઈ દેખા બુદ્ધિ બુદ્ધિ ખોટી નથી બુદ્ધિ સમક્ષ માર્ગમાં જતા ભાઈ પણ અમુક કારણ ઉત્તર પ્રદેશ ના છે મેં જોયું છે બધું તે ઉત્તર પ્રદેશ ના સમજવા માટે જેટલું એક ગુજરાતી મૈસૂરી ગુજરાતી ગુજરાતી કલાક છે મૈસૂરી લગભગ કલાક તો ઉત્તર પ્રદેશ ચાર કલાક છે એ વાત બોલે ચાર કલાક બધું તો સારું મેં તો સો પોતે ને એ વાત રાત્રે પછી પહોંચ્યા વાળા હિન્દુ ધર્મ હોય ગુજરાત કર્ણાટક બંગાળ પૂછી ખાલી ચાર વાળી લોહી નીકળે પછી લોહી નીકળે સાથે વિપ્લવી જવાબ ના ભાઈ ક્યાં હવે સવાર વિપ્લવી વાત વિપ્લવારી વિચાર ગુજરાતમાં અને ગુજરાત માં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર હોય ત્યારે ઓછી હોય એમ જીવા માટે વધુ એ હોય વધારે હોય વધારે ના કરે ઇન્ડિયન ગુજરાતી અને પછી બુદ્ધિ કચી કચ્છ જયારે જીરી ખાવા પડે છે ને એ ગુજરાતી હોય છે બુદ્ધિ કદાઈ નાખી નાખી હા એકાદ વાત નથી આગળ ઐતિહાસિક વાત નથી સમજવા માટે ગુજરાત ની ડેવલપ થઈ હોય તો ગુજરાત માં જ્યાં ની જન્મે એવું ખરું કઈ હાજરી એમનો કલ્યાણ થવાનું હોય માટે ત્યાં જશે એવું જયારે ત્યારે જે બધા બીજો હતો કાકાનો કાકા હમણાં હતા ને એમનો પ્રશ્ન આગળ હતો જરા હું એમના વચ્ચે કઉ છું કે દાદા ભગવાન ના અસીમ જઈ જયતા दादा के व्यवहार ना दुखो लासो आदा भगवानी प्राप्ति दादा भगवान असीन थी जाएकार अमृत बिंदु न पान आप बोलीएं दादा एक कहते हैं दादा व्यवहार न दुखों व्यवहार न दुखों निवारण આ થી કેની સરતો હશે નાડા બબન આથી જે જે કારો આપની પોછો બોલવાનું તો કે જે એટલા લોકો મેવારી દુખો લઈને આપની પાસે આવે છે એમને પણ તમે આ ખાસ બોલવાનું પોછો હા મેવારી ઉતરી હવે દેવર ઉતરી કાકા કાકા ફૂટતા મને હા પણ એ કેવી રીતે બરાબર એ કેવી રીતે અંતા ડારા ડારા કામ લોકો બોલે કે ને દાદા ના દુઃખ ને પણ કેશ કઈક લાગુ પડે ચોક્કસ ભગવાન પણ નું નામ કે दादा धन पड़ा हो भोगव भोग मटी जाए भोगवान्जा દસ રસ પથ્થર હોય એને બધે બાર રસ લો પથ્થર લાગે દસ રસલ ની માથ મરી જાય અને આ માથું ફૂટી જાય લોહી નીકળે પણ એટલો લાભ થાય નિમિત્ત દાદા હવે કાકા હવે નિવૃત્ત જેવા છે હવે બસ ત્યાં શાંતિ થી રહે છે કાકા નાસિક માં હવે નિવૃત્ત છે तो ये का मारो, मारो समय ना सदुपयोग हूँ की जवाब की ते बोलो तो साबड़ो क्यों बजू जागृति जारी बोलवा जागृति नहीं, नहीं जागृति ઘણા લોકો બોલવા નક્કી કરે કેટલાક લોકો એક કલાક રોજ ભરે છે અમદાવાદ માં અને તે દાદા ભગવાન એમને દેખાય છે છે કે દાદા ભગવાન થાય છે પદાખ દિવસ બોલે છે ભગવાન દર્શન થાય તેવું અમદાવાદ માં દાદા આમાં અમે એક સમજાય એવી વાત છે કે દાદા નો જે આત્મા છે એ જુદો પડી ગયો છે અને એ આત્મા બધા પાછા નતા થાય તો ભેગા થયા બધા ભેગા થઈ ગઈ ગયા છે કે આ દાદા ની અને પોતે જુદા થયેલા નાળી જુદા થયેલા એ ભાઈ કહ્યું નાડી દાદા આ ખોય રહ્યા અને એ વૈશ્વિક આ જે દેખાય છે હરિબિન ત્યાં ત્યાં આગળ મને એમ થયું આ કાળમાં પ્રત્યક્ષ એમને તાંત બની ગયો એટલે પછી ત્યાંથી મુંબઈ નાખો ગયા અને મુંબઈ થી આ એટલે પછી કર્યું કે દાદા એ જીવી કેમ રહ્યા છે કે એમને નાડી અને બે જુદા પડેલા છે દાદી ની આપણે નોંધ કરી મને પૂછ્યું કેટલા કલાક કામ કરજો થઈ જાય અને આ કામ શરૂઆત થઈ જાય છે તે રાતના ધાડા અગિયાર કામ પૂરું થાય છે તેમાં ત્રણ કલાક મને ફ્રી મળે અને ફ્રી મળે તેમાં વડોદરામાં ફ્રી મળ્યું હોય તોય પણ મારી ઢો ને સારું મળવું પડે લોકો તારું એટલે સાહીઠ કલાક બાદ કરતા કેટલા કલાક રહ્યા પંદર સત્તર કલાક મિડ બાદ જાય ચૌદ ચૌદ કલાક રોજ કામ થાય છે મારે કોઈ રજા તો હોતી નથી કામ થાય છે એક ફક્ત દાદા બે ત્રણ કલાક કામ થતું હોય તો ઔરંગાબાદ કારણ મહારાષ્ટ્ર પ્રદેશ જ્ઞાન લીધેલું હશે દાદા ને બોલાવડાવીએ તો આવે બોલાવડાવીએ તો આવે દાદા ને એવું નહીં દાદા નહીં માણસો એક દસ તો પેલા છે મારે એમને કઈ એવું લાગ્યું છે કે આ લોકો મારી મને સમજી છે કે આ નથી લાગતા એ તરતાની પોતે પોતાનું ઓળખાતી કે દાદાજી મને ફાંસી ફાંસી નો અધિકાર છે કે ફાંસી ની સજા આપવાનો અધિકાર છે મારે ફાંસી સજા કરવી કે ના કરવી કેમ ના કરવી ત્યાં જ્ઞાન એવું નથી કોઈ ને દુઃખ ના થાવ શું કહ્યું તમારા પોતાના ભાવ બીજું બધું આવે એ બધું શું કયું કાયદાના કાયદાના આધારે આવે એને કાયદા ને ફેરવો નથી આપડે શું કયું પછી જ્ઞાન લીધા જ્ઞાન પછી ફાટી આપવાનું તરત જ પ્રસંગ બનેલો સજા આપવાનું કઈ જરૂર નથી પાંચ આજ્ઞા જે પાડ્યા ત્યારે કઈ જરૂર નથી વ્યવહાર તો ઉભો રહ્યો છે વ્યવહાર કર્યા છે અત્યાર નો અત્યાર નો નથી આવે તો ફાળવી જવું જોઈએ આવે મન કેતા તો મને કેમ હુવા જો મને ઓપને ખપે અચ્છા એ હું એક એવી જગ્યાએ મને જો એટલે મને હસવા એ મને થાય કે મને ઓ ના ખપે આયે બોલે નિયમ સતર હા આ આયે બસ સતર મે આ ગાએ સતર ગાએ સતર સતર તો બસ નીડે દિખાઈ દે ની દોએ લોકો કે થાય કે ડૂબ થઈને પોતે કાયા થો ગુનો થઈ છે વાત સમજી લેપો તો કંઈ રંધે ઉડી એ પાછર પાણો છે કાયા થો જરૂર નથી કાયા થાય લે કીડે દેખ તો આ દેડકે ના એવું તો નથી એમ તો હું ગણો રાખતે કે કુવાયાન હોય તો કન્સીડર કરે કે ને એવું એવું નથી કે તે આ બધા મને આવું બીજા બધા હું જો ના કહું તો પછી એવો ભણી શકે એવો નથી એટલો તો મારો નિશ્ચય છે એમ પણ કહી શકું કે આ મારો અહંકાર બોલે છે મુશ્કેલી આવે તેની સાથે હું તો મને આ બધી મજા આવે દ્રષ્ટિએ પાડવાની જરૂર કરીએ અધ્યાત્મ દ્રષ્ટિએ છે એ જો સમજીએ આજે જે થાય ગયે છે તમને સાહેબ હવે તો વિષય પર વૈજ્ઞાનિક દેવતા હોય છે જેને પણ કન્સીડર એક બરા બળના પ્લાન છે એને મળ્યો તો કે હેંદર પણ તો કે અમે તો બહુ બીમાર હતા કે આ ચેનલ બહુ પુટનમાંથી હતું એટલે એના પિતાજીનો ઓકે બહુ પુટનમાંથી હતું તો મારી બેની કો કે સર એવું એ જોઈને મને એમ થાય કે આ તો આ બરાબર ના કેવા તો સામે થી આપણે ભાગી ચૂકીએ છીએ એના જેવું બીજા કે આપણે વૈરાગ્ય સુધતો હોય તો નથી તો જેથી કરીને આપણે વૈરાગ્ય રે નહી વૈરાગ્ય વસ્તુ નહી ગ્રેજ્યુએશન સમજીએ એટલે ગ્રેજ્યુઅલ સમજ્યા પછી રાગ નથી સમજાવવાનો આ આવે અને હંમેશા ભોગવવાની હોવી જોઈએ કે આઠ ને ગમે એવી ચીપ હોય છે નાકને ડુંગળી અગ્ગવા ને નાક નાક એટલો કરેલો હોય છે જે જેટલો કરેલી હોય આ હે જે જે કરેલો જે એફપી બેસ કરે છે પછી મેં એક જોક બી મુકવા માંગુ છું કે એમને જને મને બરાબર યાદ નથી એને કરે જોક તો કવિઓ ને ઓરાળ છે ને એમાં પણ એક ત્રી ત્રી જે કે તો એને જોઈને બધા પાંચમ ઇન્દ્રિયો બધી કે છે કે બહુ જ સંતોષ પામે છે મને બરાબર સમજાયું નહીં કે આપે કહ્યું કે મેં એનાથી બીજું જ આવું કામ ઉપર દેખાવ બધા આપણા ઋષિઓ એક છોકરો એક છોકરી બે આપવા માટે સમજાવો એટલા માટે લગ્ન કરતા હતા અને પછી કકરાટ ના ગમતો હોય તેને વિષય બંધ કરી દેવો જોઈએ અને જે કકરાટ કે આપશે એટલે પોતાને લઈ રાખ્યા આપશે બહુ નબળું પોઈન્ટ છે સ્ત્રી આ પુરુષ નું ઘણું નબળું પોઈન્ટ છે નબળાઈ મેં એવું માગ્યું કે મારે એવું જોવાબ આવ્યું છે કે ખરેખર તો એક બાળક માટે આ વિષય હોવો જોઈએ પણ અત્યારે તો લોકો દેખાડે વિશે માતા <laughs> એવું <laughs> એને ખબર છે પણ દાદા તમારી હાથે એ સમજે સાચી વાત બરોબર બાબા માંથી પપ્પા થયા પપ્પા માંથી દાદા થયા દાદા માંથી બાપા થાવ લાતી બિલે કે બે બાદ કે બલ આને કી ઉતારે કોઠી કે અગલે કસર સે આઉં ના તો મે તમને સહી કાયા હૈ પર પાયના કદી આ ગોરીઓ કો ગોરીઓ કો સો પાયના કદી ગોરીઓ કો ગોરીઓ કો ગોરીને કાયે લે ઇને કે સમજાવો કેસે હા એ વાત કરે અને પછી ચોરી ને કરવાનું પડે ના ગમે ખરી પડે તો ત્યારે જયારે સજો પાસે છે ભૂખ લાગે છે ત્યારે ખબર પડે છે જ્ઞાન આદર થાય તમને કોઈ મારવા આવે અને મારું માટે <sans> આવે તમે શકો કે હું તમને બચાવ અને એનામાં એના જીતે એના મત એના ભાવ વધે એરા કરતાં મને કપલી માથે રહેવું ભાવ વધે એવું જાણો બરાબર કાંકે આટુ જઈ ઇલેક્ટ્રિકલ થઈ જશે ના આમે આપમેર પરથી ખરી કીધા પર કીધું કાંકે સમજણ સુધર બરે દોડ છે ને એ સુધરું તમારે મારી જોડે આવે ને કોઈ ઝઘડો કરે તો બોલે બોલે બધે ઝઘડો કરે મારી ને બાર માર મારીને અધ્યાત્મક દ્રષ્ટિ સંપાદન થાય છે મેં એમ સમજાયું કે સપુત સડક ભાઈ બહેન લડે છે ભાઈ એની બહેને મારા જાય તો પેલા પેલા મેં કે સમજાવણ ની કોશિશ તારી મમ્મી ને કોઈ ડેકાવતો હોય તો શું થાય કે હું કોઈને પગે આપડે મોટા મે નમસ્કાર કરીએ આપણા કે ઉમરમાં પે નથી રાખતા એટલે એવી રીતે સમજી ને નમસ્કારો જોઈએ એવી રીતે સમજી એ નમસ્કાર કરવો જોઈએ સમજ ન નથી કે છે સમજાય નથી અક્કલ કરી પણ સમજાય નહી પે અક્કલ બુદ્ધિ અને સમજ ની વ્યાખ્યા અને પરિણામ કીધું अक्कल हो समय परिणाम स्वरूप स्वरूप अक्ल परिणाम प्याख्या अक्कल अहंकार અકલ બુદ્ધિ અને સમજ એ ત્રણેય અહંકાર હોય બુદ્ધિમાં બુદ્ધિ માં અહંકાર હોય તો અકલ અહંકાર ના હોય ગાળો અહંકાર અહંકાર સમાજમાં અહંકાર એમાં અહંકાર ના હોય એમાં અહંકાર સમાજમાં અહંકાર હોય એટલે અક્કા અહંકાર નો જણાવ છે અહંકાર નો જ એ છે ને તમારે એકાંત્ર ભાઈ શું મારવો વ્યાખ્યા વ્યાખ્યા એટલે શું કે એને શું ભણશો જે કયા વ્યાખ્યા શું કરે છે મગજ કામ કરે નઈ એવું ને એ વેપાર ચાલુ વેપાર ચાલુ છે પણ સુખાડું સુખાર બઉ જવા દે ને પડાય ગયા સુખ પડા બીજા સંસો છે કે આશા પણ લખ્યા છે આપે વખત એમ કહેલું કે ફાઇલ નંબર ટુ ના કેવાય આપે જેવતે ગયા દાદા ભાઈ આમ મારો બાબો થયો ને બાબો તમારો तारे बाबा बाबा कर હા ah, જવા <coughs>